ત્યાં જાડું ભાવ હતો એટલે ત્યાં કયું બેટરી બેટિયો ઉતરે છે બધા કરે છે મગજ માં કહી જાય કે મન રજુઆત મન નો રજુઆત ગમી જાય તમને કેમ લાગે રજૂઆત લાગે છે ને દાદા મનની ગાંઠો ની વાત કરીએ છીએ એવું નથી મનની ગાંઠી માં મનની ગાંઠ માં તો આપડે અભિપ્રાય પડેલો અભિપ્રાય પડેલો છે બસ એટલે રજૂઆત કરી શકે રજુઆત એ ખવાય ના ખવાય એવું આપણે નહીં અભિપ્રાય થાય છે એતો બુદ્ધિ ના જો આ ખાવું છે એવું રજુઆત મન કરે જો મનમાં પરમાણું નથી મનની ગંદકીઓ છે એ આપડા અભિપ્રાય ની ગંદકી પડેલી ટાઈમ થાય અભિપ્રાય એની રજૂઆત માં ઊંડા ઉતરીએ તો આ પ્રમાણે છે એટલે સારું કેવું અત્યે ઊંડા ઉતર તો હજુ આથી બહુ છે ઊંધી દ્રષ્ટિ નહી ખાધું સમજાય છે અને ભરી લાવે અને થોડું રહી જાય છે એમ શું કારણ કે આપડે પીએ છીએ કોઈ આધાર ના આધાર પીએ છીએ આપડે શ્વાસ લઈએ છીએ કે શ્વાસ ખેચાય છે લાભ આલા મેં એક દાખર કે લીલા લોક નો લીલા લો તમને કેવો વિજ્ઞાન શું કે રાતે સાડા આઠ વાગે આ ડો ની વચ્ચે ઊંઘમાં એ શું કારણ શ્વાસ ફોડે છે ફાટેલો શ્વાસ એના રિએક્ટ છૂટે છે આપડે શ્વાસ ઉછવાસ્યા કરે ડાક્ટર વધારે થાય ને આપણને બધા તમે નવા બધા ડાક્ટરો બધા બધા તમે એટલા જાય કે એટલે આપડે કઈ તમારી વાત થાય છે બરોબર એ ખેંચાય છે આ પરમાણુ ના હિસાબે અંદર ના પરમાણુ ના હિસાબે ખેંચાય છે અંદર જે આ જે પરમાણુ હતા ને તેની ઇફેક્ટ થઈ અને એ ત્યાં જ છે આ જુદી જાતનો એમાં શું ફરક હતા એ પરમાણુ આ કોઝી રૂપિયા એમાં કેવું છે ફરક શું છે પછી ઇફેક્ટ આપે ઇફેક્ટિવ બોડી બંધાય બંધાય બોડી બંધાય આપે છે એમાંથી પાછું પરમાણુ ની બીજી વાત આપણે કરો છો પરમાણુ થાય પરમાણુ પરમાણુક્ટ આ જે પરમાણુ છે એ કયા કહેવાય ઇફેક્ટ ના પરમાણુ છે એ ડિસ્ચાર્જ ના કેવાય કે ચાર્જ ના કેવાય બધું ડિસ્ચાર્જ ઇફેક્ટમાંથી બધી જે ફરજો છે આટર થાય એ બધું ડિસ્ચાર્જ પણ ઇફેક્ટ થયું ઇફેક્ટ થઈ ગયું કે આગળની બધી ક્રિયા ચાલુ રહી જાય પૂરેપૂરું ડિસ્ચાર્જ થાય પછી પાછું બાકી રહે છે મને આશ્રહ થાય છે પરમાણુ માંથી ઇફેક્ટમાંથી આશ્રહ થાય છે ઇફેક્ટમાંથી આશરો આશ્રમ થાય ફળ આપીને બંધ આપીને ફળ કાઢવા મીઠો હા બંધ આવતા હા પણ બંધ તો આપડે મેં કર્યું કે ત્યારે થયું બંધ મેં કર્યું કે હું મેં ખાધું ત્યારે બંધ પડે ને એ તો બંધ ના પડે મેં કર્યું મેં ખાધું રાત વેસ કરે તો બંધ ના પડે પણ હાથાંડ રોજેદાન થાય ને બંધ પડે નહીં હા એ તો બરોબર હાથાંડ રોજ પડે અને હાથાંડ રોજેદાન નથી ત્યારે બંધ પડે નહીં બંધ પડે નહીં પણ બંધ અમુક અમુક પ્રકારના બંધ તો પડે જ છે ને બરાબર છે આ ધ્યાન રોજ નો એટલે બંધ ના પડે ધર્મધાન હોય તો એ બંધ તો પડે ને એ બંધ પડે એકાદ છે ધર્મધ્યાન કરવું પાછું કરવાના દાદા ને અંતર શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એવું આપડે કઈ ખાતા ત્યાં આવ્યા બઉ બઉ જૂની વાત લાઈને જવાનું सिंगोड़ा न परमाणु जय बा आप उपयोग ये उपयोग कई केव होगा अमे राखी के, के सकिए आप तो निरंतर हा। हाँ उपयोगो हाँ તો ઉપયોગમાં રહી ના એ ઉપયોગ બંધ થઈ જાય બંધ થાય એ વખતે ઉપયોગ બંધ થયો દાદા તો તો એવું કેમ બને કે ઉપયોગ તો ચાલુ જાય ને દાદાનો ઉપયોગ તો ચાલુ જાય ને એ ઉપયોગ હોય શકે નઈ દાદા બે ઉપયોગ હોય શકે માણસ ઉપયોગમાં હોય જયારે આવી ઈચ્છાઓ થાય તો ઉપયોગ બંધ થઈ જાય એવું વાત સમજવો ના એવું નથી ઈચ્છા ઉપયોગ ઉપયોગ બંધાઈ નહીં થતો ઈચ્છા હોય દાદા આ મારે લેવું છે આ નથી લેવું ઉપયોગમાં ઉપયોગમાં રહીને જમી શકાય પણ બહુ અતિશય વસ્તુ શું છે સાધા ને પિયા થાય તારે ઉઠ્યા નહિ બરોબર ભૂખ નથી ભૂખ હોય તો આપડે ભૂખ ના માટે ઉઠ્યા હતા એટલે ઉપયોગ આ તો એક્સપાય દાદા જમતા હોય સાથે વાતો પણ કરતા હોય જરા ઉપયોગ નો દાદા ઉપયોગ નો વ્યાખ્યા એનો ફોડ જરા આપો ઉપયોગ એટલે આપ શું કહો છો ઉપયોગ હું સુર ગાત એનો ઉપયોગ રહેવો જોઈએ પછી કે છે આ ભાઈ મારું અપમાન કર્યું એમ છે એટલે હું કઉ વધારે શુદ્ધ જેમ ન કરવા બીજાના અશુદ્ધ છે તમે શુદ્ધ છે એવું તો ક્યારે મનાવે નહિ તો મને અપમાન કરી માંગો છો કે અશુદ્ધ બનાવ્યો અશુદ્ધ બનાવ્યો કોઈ ને કરતા છે એવું માનો કોઈ ને જેથી મારા વિજ્ઞાન માં હું કરું છું કરું છે કોઈ કરતા દેખાવાના છે એનો શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય આખું છે તે લીધું જોઈએ અને સાથે પરમાત્મા છે તે લાલચંદ દેખાય છે जो है, क्षमता बोलया શુદ્ધ ઉપયોગ ને સંતાનો જ્ઞાન કેવું હોય કેવું હોય મન નું હરણ કર્યું કર્મ કલંકુળ દૂર નિવારી જીવ વરે પાર્વતી ને આપડે પાર્વતી નું कलंक <laughs> कलंक नहीं कदा शुद उपयोग जय પણ એમાં જે વિચારો આવ્યા એ પછી જોવાના જ રહે છે ને એમાં તદ્રુપ થાય તો મુશ્કેલી થાય જોવાના વખતે નાય બને જોવાના રહેતો ઉપયોગ જ છે तो है।, के से तो नहीं। नहीं तो करम है नहीं बहु कर रहे तो करम तो। दादा क्या एम बने के मा हो त्यार एक बाजु शिंघो विचार आवे બીજી બાજુ સિંગોડા નો વિચાર કરવો તને ઘટતો નથી એ વિચાર પણ આવે અને બે વિચાર પછી હા મારે ના તમારે ના કેવું પડશે તમારે બે પાર્ટી રાખવી પડશે મારે જે માગે છે જે માગે આપી દે હું જોઈએ હું મારે ગયા છું પેલું બધું આપી દેવાનું તમારે નહી કેવાનું હજુ વાત છે હું જે કઉ છું વાત ઘણી વાર ઘણી વાર ગણી એ દાદા ડિપ્લોમેટ છે ડિપ્લોમેટિક વાત કરે છે દાદામેટિક વાત ડિપ્રેશન આવે છે ઘણી કહું તો ડિપ્રેશન આવી જાય મારે પાસે ઉતાવળ કરો ના જયંતિ જેવા કે દાદા કહેવાય તો ઉતાવળ કરે તો હું ઉતાવળ કર ના કરું જયંતિબી કે હું બોલું એટલે હા દાદામાં આવી વસનભાગ ઉતાવીકાર એ રીતે ચાલતી આવે આપણને આમાં વિચાર આવે એનું પ્રતિક્રમણ કરવાનું ખરું કે આપણે ખાવા જોઈએ કે શિંગોડા ના ખાવા જોઈએ રાત્રે બે વાગે ન ખાવાય તમને એમ લાગે કે આ સિંગોડા કઈ મૂંડે નથી તો ખરાબ મૂલ્ય વસ્તુ ના કરાવે છે જૈનો છે લોકો સમજો ને એટલે તમારે ખાવા હોય તો ખાજો મારું શું કેવું છે મન થયું હોય મે પછી તમે નવી આઈટમ ઉમેરો પ્રકૃતિ માંથી નથી એવી નવી આઈટમ ઉમેરો તમારી પેલું સૂત્ર જે છે દાદા જે છે અને જે છે તેને નથી કહેવો ને આત્મા છે તે છું આપે જેને નથી કે પારિભાષી શબ્દો લખ્યું કે પારિભાષી અલંકારી ભાષા હકીકત તો એમાં છે ને આપડે અલંકારી લખીએ એટલે આપડા અદ્રશ્ય દ્રશ્ય જ છે જેમ છે તેમ જેમ છે એવું કહ્યું કે જ્ઞાન જગત જ્યાં ઉમેર છે જ્ઞાનીઓ જાગર છે આપડે શુદ્ધ ઉપયોગ રહેવો જેટલો બને એટલો પોસિબલ હોય એના માટે રાત્રે ચિંતા નહિ કરો સુઈ જવાની ચિંતા કરવાની આવે તો શુદ્ધ ઉપયોગ કહે ને મારે આવે રાખવો છે અને આપડે કઈ ઉતાર કરવા રગડા થાય બેઠેલા સ્ટેશન ચિંતા આપણે કરવાની જરૂર નથી આજના એવી ટિકિટ છે આજના ટિકિટ એવી છે કે ક્યાં આજ્ઞા સમજવાની છે દાદા कहू साो छो तो आज कहते नवी का हूँ सक्रियो निष्क्रिय मैं कहीं गय શું હોય ખરું હોય ને मन नुख तो कायम मन नके मन नई सके मनिरता मन स्थिरता है थिलता आवे। थिलता के એક આઠ ત્યાસે કિલાલ મા બહાર નીકળે છે પરમાણુ માર્યા છે બીજા કટાયા બધા હાથમાં નીકળવા પડ્યો બહાર નીકળે એમ આપણી પ્રશિક્ષા આત્માનીકળ હતા નહીં આપણે શું રાખ્યું એનું બધું માન છે બહુ થાય છે અમુક હાઈ લેવલ ની કરી પણ માર્ગ નો ક્યાં નથી માર્ગ બધો માર્ગ કેવો ત્યાં એમ ના લાગે કે નિશ્ચય વિશેષ વ્યવહાર કરતા તમારો ભૂલ ક્યાં છે ભૂલ કે મૂળ વાસી અને એમાંથી હવે જુદા પડ્યા આ જે છે એને સરસ છે બધા બીજા માર્ગો કરતા એક અત્યારે અને ચોખ્ખું વિપક્ષના ધ્યાન રાખનાર પ્રેક્ષક વધ જેવું પણ વિપક્ષ અહંકાર થાય એટલે એવા સાક્ષી ભાવ એટલે અહંકાર અહંકાર સાક્ષી જોડી આપણી નાતા રસ્તા મૂળ પોતે એમ જ્ઞાતા રસા એ અંધાર કે છે સાક્ષી ભાવ એમાં અંકાર તો હળો ને પ્રેક્ષક પ્રેક્ષક પ્રેક્ષક પ્રેક્ષક સ્વાસ્થ્ય ભાવ થી ઊંચું કોણ પ્રેક્ષક આપણે ઉપા કરે વિપક્ષ જોવું એમ કે છે તો એ શું જોવું જોવું બીજું નહીં એવો નઈ તો બઉ થઈ ગયું એ તો બધું બન્યા નઈ ને મહિના મહાદુર શું કર્યું ની હું શું કરું છું તે દાન છે પોતે પોતાના સાધીન નથી આજ્ઞા એ કર આડલ વસ્તુ નથી આપણે પુસ્તક પહેલા છે નઈ છે જાય ને આગળ વધવું હોય તો પછી રાજ્ય કે મોયા યાદે જીમાકા કે છે તો તું તારા બોલાયા ગાડી છે કે નહી કે વેરી ચેન અમે જીન અનની લાબો પેમેન્ટ આવતો નથી ચેન નો ફીસ નથી દ્રવૈત એકલે સુ દ્વૈત અદ્વૈત કે તી સુ દ્વૈત મારા માં અને દુરુદ લેખાય આ મારા તમારા વેદાંત ના હિસાબે અબેલા જગત કર્મ અને આ આત્મા નું દર્શન બે છે કોને ખબર હા તો કર્મ પુરા દેલે દે તે બે અને બે બે કને કું મેં કરું તો કે એમાં સમજાતું નથી લે ના ઇન્વેસ્ટમેન્ટ એટલે કર્મ પુરા દેલે દે દાદા જ્ઞાન શ્રદ્ધા પૂર્ણ થઈ ગઈ રાત ના નિર્તન કરી દાદા નું નિર્યાતન કરી શ્રદ્ધાશંકર નું ધ્યાન થઈ ગયા છે પહેરેથી તીર્થશંકર ની કે થાય અને એમને પાલિકામાં ધર્મ ફેરિતરિયન સ્વરૂપ દેખાય હરિહન સ્વરૂપ દેખાય હાલતા ચાલતા ના દેખાય પણ મૂર્તિ જેવું દેખાય એને હરિન પાણી છે હરિહન હરિહન નામ છે પણ જગતે જોઈ એમાં કોઈ એવું સ્વરૂપ નઈ સ્વામી ભગવાન કે ઋષભદેવ ભગવાન કે એવું છે એવું કઈ નઈ ભાવંડળ અને શરીર માંથી કિરણ બઉ એટલે આ ગધા છે એ જાય અહીં જે ક્વરી છે આ નીચે ગયા સીધ થઈ ગયા સિદ્ધ થઈ ગયા સમજ બોલતા સિદ્ધ થઈ ગયા થઈ ગયા તારે જેવી ચીર્થંકર તીર્થશંકર કેવાય પ્રસિદ્ધ થઈ ગયા એટલે તીર્થશંકર નો એક સિદ્ધ કહેવાય એ સિદ્ધ માં ત્યારે કેવાય અત્યારે હરિહંત નાખંકર અને આ વર્તમાન તીર્થંકર કહેવાય આ વર્તમાન વર્તમાન હરિહંત ભગવાન કહેવાય અને તે ચાચા હરિહંત ભગવાન અને એમનું નામ કલ્યાણ છે બધું નવકાત મુખ્ય ઓળખતા નહીં ને બધા જોઈ રહ્યા ત્રણ કલાક ની દાદા વાતચીત માં પોણા ત્રણ કલાક એ જ બોલ્યા છે પંદર મિનિટ પોરવામાં આવ્યું છે પેલા એ આ વાત નહોતી હવે વાત કચ્છમાં બેસી ગઈ હવે એની પાછળ મંડી ફરે છે એનું લાગે પડે મારે હા દે દે આ કેમ કરે આની આ શું ઓડે થઈ એ એનું કે આજુન નીકું પા એ બોલે કે શું હું હા ઉડા બોસના મારે નયાક ના આવવાય રે હા નો દેવા દે પરમ વિનય કોને કેવાય એ સમજાવો લીલે કોઈને દુઃખ ના દે કોઈ જીવ માત્ર ને દુઃખ ના દે એ નવીને લીલે પરમ વિનય એટલે આખી દુનિયા ને દે તો એ ના જોડે ન પર વિનય બે શીખવાની જરૂર છે સ્પષ્ટી કરું દાખલો આપી સ્પષ્ટ સમજાવો છો તરફ કે આખી દુનિયા નો ગમે તેટલો ત્રાસ આપે તો બી ક્ષમતા ના છોડે એને પરમ વિપી દુનિયા અને કોઈ જીવ દુઃખ ના દેવું એમ વિધા આવડી ગયા બધું આવી ગયા સમજાવો દાખલો આપીને જ્યાં સ્પષ્ટીકરણ સમજાવો બરોબર છે કોઈ આપણને ગાર ભરે તો આપડે એને ગાર ભરી એનું નામ નહી કેવાય નહીં નહીં એવી નહી કેવાય અને જો આપણને ગાર મળે તો બિલકુલ ક્ષમતા આપી સમજો ને એ પણ વિનય થાય તે મળીને એમાં વિનંતી વિનય કરો પણ એમાં મન ના પરિણામ ઉદાહરણ થાય